આકાશ ના જેવો ના સૂક્ષ્મ છે બહુ સૂક્ષ્મ છે અગ્નિ સ્થુલ છે પાણી છોટી જૂક્ષ્મ છે આકાશ આકાશ ના જેવ છે આકાશ ના જેવું પછી આ દેવદેવી શ્રી કૃષ્ણ ધીમંત સ્વામી આ બધું શું દેવદેવી શ્રી કૃષ્ણ કયા સ્વામી ધીમંત્રી સિમંદર સ્વામી એ બધું શું છે એ તો બધા ભગવાન છે એ તો બધા ભગવાન આ ભગવાન કેવાય છે શું કહે છે કૃષ્ણ ભગવાન વાસુદેવ ભગવાન પ્રગટ થયા હતા એમાં તો બે મત નઈ ને કેવા ભગવાન પ્રગટ થયા હતા ભગવાન વાસુદેવ એટલે નારાયણ કેવાય શું કહ્યું નરાયણ થયેલા એવા ભગવાન પ્રગટ થયેલા એટલે પછી બીજા કોઈ ભગવાનો ખરા કે બીજા કોઈ ભગવાનો ખરાબ બીજા તો ભગવાન એટલે નામ નથી ભગવાન એટલે વિશેષણ છે તમે સમજ પડે ને તે બધાઋષભદેવ થી મળીને ઘણા નામા છે સમજ પડે ને તે ભગવત જેના ગુણ ઉત્પન્ન થયા ભગવત કેવું વિશેષણ છે ભગવાન તે ભગવ ગુણો જેના ઉત્પન્ન થાય એને ભગવાન કેવાય શું અદ્વૈત ગુણો હા તો એને ભગવાન કેવાય એવા ભગવાન થયા જ કરવાના મારા પછી એ બધા ભગવાન થયા કરશે જેના આત્મા પ્રાપ્ત થયો પ્રગડ થયો એ ભગવાન થવા મળે સમજ પડે દરેક સ્ટેન્ડર્ડ ના હિસાબમાં કોમ નો હોય તમને વાત હજી મને આ દેવ દેવી વાત નથી સમજાવી આ દેવ દેવી પ્રકૃતિ સ્વરૂપ છે કેવી દેવીઓ થઈ ગયેલી જેમ સત્ય થઈ ગયેલી છે ને એના જેવી દેવીઓ થઈ ગયેલી છે અને દેવી એટલે આપણે શું કેવા માંગીએ છે પુરુષ ને પુરુષ કેવાય છે પૂજા કર્યા કરો આ પ્રકૃતિ સારું રહેતો આગળ પહોચે ને પછી એક આ નહી સમજાવ્યું મને પરમેશ થી ભગવંતો મને નહીં સમજાવ્યું પંચ પરમેશ્ઠી ભગવાન પંચ પરમેશ્વી માં આઈ ગયા હવે તમે પ્રાપ્ત કર્યો તમારે પેહલા પાંચ વર્ષ પેલા ભાઈ પ્રાપ્ત કર્યો હોય આમને તો એ છે તે આગળ વધી ગયેલા હોય જૈન પરિભાષા છે ને જૈન પારિભાષિક શબ્દો છે એટલે બરાબર કેટલું સમજાતું એટલે ઠેઠ જે મોક્ષે ગયા છે તે પંચ પરમેશ્ માં પછી બીજા અહિયાં આગળ તીર્થંકર તરીકે આવે છે ઋષભ દેવ ભગવાન મહાવીર ભગવાન ભગવાન આચાર્ય હોય છે આવું હતું નથી સમજ પડે આચાર્ય ભગવાન પૂરા ભગવાન થઈ ગયેલા હોય શું પૂરા એટલે નહિ સંપૂર્ણ નહીં પણ એમનાથી એમનાથી એકા જ એક બે અવતાર બાકી હોય કેવું પછી ઉપાધ્યાય ભગવાન એટલે પાંચ પરમેશ્ઠી ભેગી કરવી એનું નામ ઓમ કેવાય છે ઓ બિ સંયુક્તમ નિત્ય પણ મૂળ ઓમકાર બિંદુ સંયુક્તમ બિંદુ સંયુક્ત આ લોકો ઓમકાર એટલું સમજે બાકી બિંદુ સંયુક્ત સમજે નઈ લખે ખરા તમે સમજે નહી પોતાના સ્વરૂપે હોવું જોઈએ હા આ બધા જૈન ના શાસન દેવી હોય વૈષ્ણવ રાખે સંકેત વગર સી રીતે કામ ચાલે આનંદ અવતારથી મિથાર્થ ગયું નથી આગ્રહ થઈ ગયો એટલે મારું કેવાનું કે થાય જ નહીં કૂતરા કુતરા ના ગમો ને ગમો એવું છે એટલે એ બઉ બાજે ને. આ બાજુ પડે હેઠતા હેઠતા ટેબલ પર જમતા જમતા બાજી પડે તારા મક્કલ નહીં આ અક્કલ નખો થોડો બોલ્યો